ભગવાન એ શુદ્ધ ચેતન છે કલ્પિત ભગવાન એને તમે અત્યાર જે કહો છો કે આ હું કરું છું એ બધું અશુદ્ધ કહેવાય શું કહે ને તમે કોણ જાણતા જ નથી શું નામ તમારું અશોક અશોક ભાઈ છોકર તમે કોણ એ જાણો તો સાચા ભગવાન થાય એમ જો તમે કોણ છો જાણતા ભ્રાંતિ ને જાણો છો હું અશોક છું તો કરવી ભગવાન પાત્રાડ પાન બધા માં આત્મા દેખાય ને ચોખ્ખો દેખાય ચોખ્ખો આ બધા માલિક થયો નથી સમજાવવું મુશ્કેલ છે ને જે આ વ્યવસ્થિત હન જ કહેગણ કે દસ રૂપા જા લાવે આ પુર ને હોવું બઉ મુશ્કેલ છે ચાર છ મહિના ચૌદ રાજ્યા ગયું અરે બેઠા મોક્ષ હા હા નિરાંતર છોકરા દેખાય આ લોકો ને વાઈફમાં વાઇફમાં ભગવાન દેખાય તે વાઇફ ને પગે નમસ્કાર કરે અને આ લોકો થાય ને અહંકાર છે અહંકાર છે તો ચિંતા ઇલેવન ટુ હંડઅપી બોલે આ તો ખેડૂના ભાઈ એક ચિંતા થાય જ ને કઈ બે લાખ તો દવા મળશે કઈ ઘેરથી ઘેરથી એમ કે પછી આ સંસારમાં રહેવું ચિંતા ના થાય કે એમને કહ્યું છે એક ચિંતા થાય બે લાખ નો દવા એટલે મન ભી હા ભાઈ નહીં ચિંતા તો બે પાંચ રૂપામાં ઠીક છે કેમ જલબેની પાકુજી દેખતો પોચો તો બરાબર પણ મગનની કેટલા એક ચિંતાવાડા આ કુણમાં કેદીવા આ તો અનંત અવતાર બટકે હિમાલયમાં બટકે તો જો મળે નહીં એવી વસ્તુ છે આ તો જલગ વિદેહી જે દેછા થાય એક તો સમજાય તો કોનો સમજાય તો ચાલો સંજોવ સારે સંજે મગનભાઈ આપણે જસ્ટ વાર <laughs> दादा अक्रम विज्ञान तो आप खराब कहवाप तो, तो लगे પોતે કરતા નથી આ કરે છે સાથી કરે છે તેને હું જાણું સમજ બિલકુલ ખોટું કરે તો ચિંતા થાય બાર એક ખોટું થાય નથી એક એક કરોડ રૂપિયા કલાક ભેગા ના થઈ દાદા તમામ વસ્તુ આપે એના આવી ગયું પુણે ખબર દાદા અમે બધા પાપ ના લાગે અને બીજા બધા આપડે જે મહાત્માઓ છે એમને ના લાગે પાપ અને બીજા બધાને કેમ લાગે આ ભાઈ છે શું તમને નામ કહ્યું અશોકભાઈ અશોકભાઈ અશોક અશોક છું એ ભ્રાંતિ તૂટી જાય તમારું પ્રતીથી લેશે જ્ઞાનમાં વર્ષે અશોક ની તૂટી જાય તો અશોક ની જવાબદારી તમારી નથી પણ જ્યાં સુધી અશોક છું કઈ પણ ભાન છે ત્યાં સુધી જવાબદારી તમારી સા છ કલાક મારી પાસે સચ માં રહેવું જોઈએ પાણી છાટવું જોઈએ ઉભવું જોઈએ પેલું ઢેઠવું પડે પાણી થતું પડે અમે બીજ નાખીએ ને પાણી થતું અને અમને કાયમ જોડે જવાનું એમાં સુખ નથી ખુદ ભગવાન જેટલા સુખ ભોગવ કારણ કે કોઈને કોઈ દુઃખ રહ્યું નહીં કોઈ ફિયર રહી નહીં કોઈ માર મારે તો એનો હોવાનો ગુનો છે નહીં શું કર્યું તો હોવાનો ગુનો નથી થોડું સમજાય નહીં ને ને અનાધિકાર નો કર્યો રહ્યો પેલા નથી આપ્યું તમારું ધંધા ચલાવવાની જવાબદારી મારી ભેગા કરવાની વિજ્ઞાન એટલું બધું ઊંડું છે પણ એ કશું તમારે કજું કરવાનું નથી બધું મારે જ કરવાનું તમારે તો એમ વહનભાઈ કજું કરવાનું નહીં આ બધા કજુ કરવાનું કઈ દીધું નહી કરવાનું બધું મારે બે ચાર વાકે મારો હૃદય હૃદય એક વાક્ય ટી ગયું છે ને તો કોઈ જલ્દી મુક્તિ મારી વાતો થશે રિયલ ની હોય જગત રિલેટીવતો રિલેટી રિલેટિવ લૌકિક અને આ અલૌકિક જબરજસ્ત બુદ્ધિશાળી માણસ હોય તો મારી વાત સમજે સમજે નહીં અને અમારામાં બુદ્ધિનો સોટો હોય નહીં પાક થયા સંસાર ક્યારે બુદ્ધિનો છોટો ખલાસ થઈ જતા હજુ હમણાં બુદ્ધિ જે બુદ્ધિ ધીમે ધીમે કાઢતા નીકળતી જાય પહોંચી નહીં ગયેલા બધા પણ ભક્તિમાં આવી ગયા ભક્તિ દોસ્તો બીજા દેખાય નહીં પણ આત્માની ભક્તિ કરે પોતે ભગવાનની ભક્તિ પોતે કરે ખરા સાચા ભગવાન મહિવાળા જે છે તે ભગવાન બની ગયા ભારે ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટન વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન આ ક્રિએશનમાં આ જે બનાવેલી માણસે બનાવેલી વસ્તુ નથી કેવો નથી માણસે જે વસ્તુ બનાવી તેમાં નથી દરેક ક્રિએટર ની અંદર છે ક્રિએટર આ જગતમાં તમે દેખાતા નથી આ નવી ક્રિએટર થી ભરેલું જગત પણ એટલા બધા જીવો નાના છે ભગવાન સુક્ષ્મ ની વાત જવાનું મોટામાં રહેલા મનુષ્ય રહેલા છે તો ભગવાન દેખાવા છે અને આ સાચા ભગવાન બીજી બધી તારીખી એ તો આવવું પડે આમ કરતા કરતા ના ચાલુ ચલાવ પછી થઈ ગયું પાછળ વાળું છું આ બધા દુનિયા નું ચા કઈ ડેરા સ્વરૂપ એક સાથે કૃષ્ણ ભગવાન નું શિવનું અરે સીધું સિંહ દસ બધા ધર્મોની એકતા બોલ્યો ને પહેલા ડેરા સ્વરૂપ બધા એક ધર્મની એકતા મતભેદ સુધી જાય તો આ લોકોનું પણ ધ્યાન થાય મતભેદ અત્યારે અમારે દેવા દેવા નહીં પણ સંગ કરે છે બધું એ જગતના કલ્યાણ માટે ઉંમર માં ત્યાં જઈને લેવા દઉં ને તારું લતા બધું હગા થાય તો કે મારા બાપુજી મંદિરે જાય ફોટાઓ મૂર્તિ કરે તો કે ખરી પ્રાર્થના કરવાનો કયો માર્ગ છે ત્યાં બધું કરે છે બરાબર કરે છે કે નઈ એમ એ જે પ્રાર્થના કરે છે જાય ફોટાઓને પગે લાગે મૂર્તિઓને પગે લાગે ત્યાં પ્રાર્થના કરે બિલકુલ આવે નહી કરે નહીં હા સ્ટેપ ઉપર ચડે તો પેલું સ્ટેપ કરે સારી પ્રાર્થના નું આવડે એકલો ઘૂટું કરીએ પછી એકલો થાય પણ ઘોટી જ નહી ખરી ખોટી સિવાય કરતા કરતા સાથી હશું પ્રાપ્ત થઈ જાય નહીં તો અવડે થઈ જાય એટલે શાસ્ત્રી કારણે શું કર્યું કોમા ગોળ ગોળ ફેર ફેર ગયા હોય પણ ના એ સ્થિપ ના થઈ ગયો ના ફેર્યો એટલે ત્યાં સુધી ખરી વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ગોળ ગોળ ફેર કલ્પના મત કપડા ની જાળમાં જણ જ્ઞાની મળે નહીં અરે સ્ટેશન આવે નહીં ત્યાં સુધી કલ્પના જાણે ફેરી ફેરી ગોળ ગોળ ફેરી પડે સ્ટેશન સ્લીપ ના થવા દેશન સ્લીપ થવા દે એટલે એકલો ગોઠવો હોય તો મેળું કરતા કરતા કરતા થાય પણ બિલકુલ મેળુ ના કરતો હોય તો થઈ જાય સમજ ટ્રાયલ છે આ ખરી ભક્તિ નહીં ટ્રાયલ એટલે ટ્રાયલ એટલે સ્ટાફ કહેવાય